માર્કની લખેલી સુવાર્તા એનો ચૌદમો અધ્યાય માર્કની લખેલી સુવાર્તા અધ્યાય ચૌદમો હવે બે દિવસ પછી પાસખા તથા બે ખમી રોટલીનું પર્વ હતું અને કેવી રીતે તેને દગાથી પકડીને મારી નાખો એ વિશે મુખ્ય આજકો તથા શાસ્ત્રીઓ શોધ કરતા હતા કેમ કે તેઓએ કહ્યું કે પર્વમાં નહીં રખે ને લોકોનું થાય અને જ્યારે તે બેઠાનીયામાં સીમોન કોળિયાના ઘરમાં હતો અને ખાવા બેઠો હતો ત્યારે એક સ્ત્રી જટામાસીના અતિમૂલ્યવાન અત્તરની ભરેલી સંગે મરમરની ડબ્બી લઈને આવી અને એ ડબ્બી ભાંગીને તેને તેના માથા પર તે રેડ્યું પણ કેટલાય પોતાના મરમાં નારાજ થઈને કહેવા લાગ્યા કે અત્તરનો આવી રીતે બગાડ શા માટે કર્યો હશે કેમ કે એ અત્તર ત્રણસો દિનાર કરતા વધારે કિંમતે વેચી શકાત ને દરીદ્રોને અપાત અને તેઓએ તેની વિરુદ્ધ કચકચ કરી પણ ઈસુએ તેઓને કહ્યું કે એને રહેવા દો એને કેમ સતાવો છો એણે મારા પ્રત્યે ભલું કામ કર્યું છે કેમ કે દરિદ્રો સદા તમારી સાથે છે ને તમે ચાહો ત્યારે તમે તેઓને ભલું કરી શકો છો પણ હું સદા તમારી સાથે નથી જે તેનાથી બની શક્યું તે તેણે કર્યું છે દફનને માટે અગાઉથી તેણે મારા શરીરને અતર ચોડ્યું છે વળી હું તમને ખચિત કહું છું કે આખા જગતમાં જ્યાં કંઈ સુવાળતા પ્રગટ કરાશે ત્યાં સ્ત્રીએ જે કર્યું છે તે તેની યાદગીરીમાં કહેવામાં આવશે અને બારમાનો એક એટલે યહુદા ઇશકાર્યો મુખ્ય પાસે ગયો એ માટે કે તેઓના હાથમાં તેને સોંપે તેઓ તે સાંભળીને ખુશ થયા અને તેને પૈસા આપવાનું વચન આપ્યું તેથી તેને પરસ્વાદીન કરવાનો લાભ શોધતો બે ખમીર રોટલીના પર્વને પહેલે દિવસે લોકો પાસકા યજ્ઞ કરતા હતા ત્યારે તેના શિષ્યો તેને પૂછે છે કે તું પાસકા ખાય માટે અમે ક્યાં જઈને તૈયારી કરીએ એ વિશે તારી શી ઈચ્છા છે તે પોતાના શિષ્યો બેને મોકલે છે ને તેઓને કહે છે કે શહેરમાં જાઓ ને પાણીની ગાગર લઈને જતો એક માણસ તમને મળશે તેની પાછળ પાછળ જાઓ અને જ્યાં તે પહેશે તેના ઘરના માલિકને કહો ઉપદેશક કહે છે કે મારે ઉતરવાની ઓરડી ક્યાં છે કે જ્યાં હું મારા શિષ્યો પાસે પાસખા ખાવ અને તે તમને એક મોટો માળ શણગારેલો ને તૈયાર કરેલો દેખાડશે ત્યાં આપણે સારું તૈયારી કરો તે શિષ્યો નીકળીને શહેરમાં આવ્યા ને જેવું તેણે તેઓને કહ્યું હતું તેવું તેઓને મળ્યું અને તેઓએ ત્યાં પાસખા તૈયાર કર્યું સાંજ પડી ત્યારે બહારની સાથે તે આવે છે તેઓ બેસીને ખાતા હતા ત્યારે ઈસુએ કહ્યું કે હું તમને ખચિત કહું છું કે તમારા તમારામાંનો એક જે મારી સાથે ખાય છે તે મને પરસ્વાદીન કરશે તેઓ શોકાતુર થવા લાગ્યા અને એક પછી એક તેને પૂછવા લાગ્યા કે શું તે હું છું તેણે તેઓને કહ્યું કે બારમાનો એક જે મારી સાથે થાળીમાં બોળે છે તે જ તે છે માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો પણ જેનાથી માણસનો દીકરો પરસ્વાદીન કરાય છે તે માણસને હાય હાય તે માણસ જો જન્મ્યો ન હોત તો તેને માટે સારું થાત તેઓ ખાતા હતા ત્યારે તેણે રોટલી લઈને તે આશીર્વાદ માંગીને તે ભાંગી ને તેઓને આપીને કહ્યું કે લોહ અમારું શરીર છે પછી પ્યાલો લઈને સ્તુતિ કરીને તેઓને આપ્યો અને બધાએ તેમાંથી પીધું તેણે તેઓને કહ્યું કે કરારનું આ મારું રક્ત છે જે ઘણાને લીધે વેવડવામાં આવ્યું છે હું તમને ખર્ચિત કહું છું કે જે દિવસે હું દેવના રાજ્યમાં નવો નહીં પીવું તે દિવસ સુધી હું ફરી દ્રાક્ષ રસ પીનાર નથી ત્યાર પછી ગીત ગાઈને તેઓ જયતુ ના પહાડ પર ગયા ઈસુ તેઓને કહે છે કે તમે સૌ ઠોકર ખાશો કેમ કે એવું લખેલું છે કે હું બાળકને મારીશ ને ઘેટા વિખેરાઈ જશે પરંતુ મારા પાછા ઉઠ્યા પછી હું તમારી અગાઉ ગાલીમાં જઈશ પણ પિત્તરે તેને કહું કે અગર જો સઘળા ઠોકર ખાય તો આ પણ હું નહીં ઈસુ તેને કહે છે કે હું તમને ખજીત કહું છું આ રાત્રે જ મરઘો બે વાર બોલ્યા અગાઉ તો ત્રણ વાર મારો નકાર કરીશ પણ તેને બહુ જુસ્સાથી કહ્યું કે મારે તારી સાથે મરવું પડે તો પણ હું તારો નકાર નહીં જ કરીશ સગડા પણ એમ જ કહ્યું તેઓ ગેજ નામે એક જગ્યાએ આવે છે તે પોતાના શિષ્યોને કહે છે કે હું ત્યાં જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી અહીં બેસો તે પોતાની સાથે પિતર યાકુબ યૌહનને લઈ જાય છે અને તે બહુ અકડાવા તથા ઉદાસ થવા લાગ્યો પછી તેઓને કહે છે કે મારો જીવ મરવા જેવો અતિ શોકાતુર છે અહીં રહીને જાગતા રહો થોડે આગળ જઈને તેણે જમીન પર પડીને પ્રાર્થના કરી કે જો બની શકે તો આ ઘડી મારાથી દૂર થાવ તેણે કહું કે અબા પિતા તારાથી બધું થઈ શકે છે આ પહેલો મારાથી દૂર કરજે તો પણ મારી ઈચ્છા પ્રમાણે પણ તારી ઇચ્છા પ્રમાણે થાવ પછી તે પાછો આવે છે તેઓને ઊંઘતા જોને પીતરને કહે છે કે સિમોહન શું તું ઊંઘે છે શું તું એક ઘડી પણ જાગતો રહી શકતો નથી જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષામાં ન પડો આત્મા તત્પર છે ખરો પણ દે છે ફરી તેણે જઈને એ જ શબ્દ બોલીને પ્રાર્થના કરી અને પાછા આવીને તેણે તેઓને ઊંઘતા જોયા કેમ કે તેઓની આંખો ઊંઘતી ઘેરાયેલી હતી તેને સો જવાબ આપો એ તેઓ જાણતા નહોતા તે ત્રીજી વાર આવીને તેઓને કહે છે કે હવે ઊંઘયા કરો લો બસ છે તે ઘડી આવી પહોંચી છે જુઓ માણસનો દીકરો પાપીઓના હાથમાં સ્વાધિન કરાય છે ઉઠો આપણે જઈએ જુઓ મને જે પરસ્વાધિન કરે છે તે પાસે આવ્યો છે તે બોલતો હતો તે જ વખતે બાર માનો એક એટલે યૌદા ને તેની સાથે મુખ્ય યાજકોની શાસ્ત્રીઓની વડીલોની પાસેથી ઘણા લોકો તલવારો તથા આવે છે હવે તેને પરનારે તેઓને એવી નિશાની આપી હતી કે જેને હું ચૂમીશ તે તે છે તેને પકડીને ચોકસાઇથી લઈ તે આવ્યો કે તરત ઈસુની પાસે જઈને તે કહે છે કે રાબી અને તે તેને ચૂમ્યો તેઓએ તેના પર હાથ નાંખી અને તેને પકડી લીધો પણ પાસે ઉભેરાના એક એક તરવાર મુખ્ય યાજકના દાસને મારીને તેના કાન કાપી નાખ્યો ઈસુએ તેમને કહ્યું કે જેમ લૂંટારાની પાસે આવતા હો તેમ તલવારો તથા સોટા લઈને મને પકડવાને આવ્યા છો શું હું દરરોજ તમારી આગળ મંદિરમાં બોધ કરતો હતો ને તમે મને પકડ્યો નહીં પણ શાસ્ત્ર પૂરા થાય એ માટે આમ થાય છે પછી સગડા તેને મૂકીને નાસી ગયા એક જુવાન જેને પોતાના ઉઘાડા અંગ પર શણનું કપડું ઓઢેલું હતું તે તેની પાછળ પાછળ આવતો હતો તેઓ તેને પકડ્યો પણ તે કપડું મૂકીને ઉઘાડે શરીરે તેઓ પાસેથી નાસી ગયો તેઓ એ ઈસુને પ્રમુખ યાજક પાસે લઈ ગયા અને સર્વ યાજકો વડીલો તથા શાસ્ત્રીઓ તેની પાસે એકઠા થાય છે પિત્તર ઘણું દૂર રહીને તેની પાછળ પાછળ ચાલતો છે પ્રમુખ યાજકના ચોકની અંદર આવ્યો હતો અને ભાલદારોની પાસે બેસીને અંગારની રોશનીમાં તાપતો હતો હવે મુખ્ય આજકોએ તથા ન્યાયસભાઓએ ઈસુને મારી નાખાવવા સારું તેની વિરુદ્ધ સાક્ષી શોધી પણ તેઓને કંઈ જળી નહી કેમ કે ઘણાઓએ તેની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરી પણ તેઓની સાક્ષી મળતી આવતી નહોતી કેટલાયકે ઉભા રહીને તેની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરતા કહ્યું કે અમે તેને એમ કહેતા સાંભળ્યો કે હાથે બનાવેલા આ મંદિરને હું પાળી નાખીશ અને ત્રણ દિવસમાં વગર હાથે બનેલું હોય એવું બીજું મંદિર બાંધીશ એમાં પણ તેઓની સાક્ષી મળતી આવતી નહોતી પછી પ્રમુખ યાજકે વચમાં ઉભા ઈસુને પૂછ્યું કે શું તું કઈ ઉત્તર આપતો નથી તેઓ તારી વિરુદ્ધ આ કેવી સાક્ષી પૂરે છે પણ તે છાનો રહ્યો ને કંઈ ઉત્તર દીધો નહીં ફરી પ્રમુખ તેને પૂછે છે કે શું તું સ્તુતિમાનનો દીકરો ખ્રિસ્ત છે ઈસુ તેને કહે છે કે હું છું ને દીકરાને પરાક્રમની જમણી બાજુ બેઠેલો આકાશના વાદળ સહિત આવતો તમે જોશો પ્રમુખ્યાજક યાજક પોતાના કપડા ફાળીને કહે છે કે હવે આપણને બીજી સાક્ષીની સી અગત્ય છે તમે આ દુર્ભાસણ સાંભળ્યું છે તમને શું લાગે સર્વએ તેને મરડદંડને યોગ્ય ઠરાવ્યું પછી કેટલાક તેના પર થૂંકવા તો તેનું મોં ઢાંકવા લાગ્યા તેનો મુખ્યો મારીને તેને કહેવા લાગ્યા કે તું પ્રબોધક હોય તો કહી બતાવ અને ભાલદારોએ તેને તમાર્યા હવે પિતર નીચે ચોકમાં હતો ત્યારે પ્રમુખ દાસી ત્યાં આવે છે અને પિતરને તાપતો જોઈને તેને નિહાળીને કહે છે કે તું પણ ઈસુ નજારીની સાથે હતો પણ તેણે ઇન્કાર કરીને કહ્યું કે તું શું કહે છે તે હું જાણતો નથી તેમ સમજતો પણ નથી પછી તે બહાર પસાડમાં ગયો એટલે મરઘો બોલ્યો પછી તે દાસી તેને જોઈને પાસે ઉભે ફરીથી કહેવા લાગી કે એ તેઓ માનો છે પણ તેણે ફરી ઇન્કાર કર્યો થોડી પછી પાસે ઉભા રહેલાઓએ પિતરને ફરી કહ્યું કે ખરેખર તું તેવો માનો છે કેમ કે તું ગાલીલ નો છે પણ તે શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે જેમાં તમે બોલો છો તેને ઓળખતો જ નથી તરત મરઘો બીજી વાર બોલ્યો ઈસુએ પિત્તરને જે વાત કહી હતી મરઘો બે વાર બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરીશ તેને યાદ આવી અને તે પર મન લગાડીને તે રડ્યો